જે તે કોર્ટ આવશે ક્યાં હં અહી દડી જાગે પડે અહીં ના દેખાય ધાર હો એ આપણે એવું છે એક અત્યારે હેરાન થાય કે છેતાલી ફૂડતાલીતાલી મહે છે એક લાખ રૂપિયા ભાગીદાર તરીકે નફામાં ના ફોન આવે તો લાખ આપી શું કામ કરવાનું દેખરે ગાડી વાળી દેવા બંધારવાનો ને પછી એ ઉપાધિન જોવા મને જો બેસી ને ભાગીદાર હા પાંચ હજાર નહીં મળે તો અમે પાંચ વાગે આવીએ છ હજાર બેંક મળી અગિયાર વાગે બધું નહીં અમારો કોઈ સમજ રાખે નઈ એના મને અમારું કોઈ રાખે નહીં ના આજુબાજુ ફકીર ફકી ગયા કોઈ અમારે રાખ ફકીર નહીં ફકીર વસ્તી ને ના ગાને ના દેવ પાવર ના દેખાયા પહેણા આપણે હેરામાં છોડીએ મારાથી પડે અત્યારે હે એમ પટેલ નામની કંપની હતી કંપની હું થાપેલી એમ પટેલ પછી આ તમારા મહેન્દ્ર એટલે આ છોકરાને એના નામની કંપની કરો એટલે જેથી આ છોકરા મને એમ થાય કે હું બેઠ છું હું બેઠ છું કે નીકળી જાય એમ કે પટેલ નીકળી અને મને નથી ગમતું આ બે હજાર સીવાનો જઈએ પ્યાદામાં ઘેરાયો તો આ ટેક આવતો તીરાબા ટકા થાય બાબી પેક શિવ આવતો હશે આપડે આપડી તમારી બેલ નહીં કરવું દર દે લાખ રૂપિયા બહુ કલા બહુ તમારે તમારે ભાઈ બંધ હા તો સંખ્યા મારે અમારું તો ડિસાઇડ થયું ને આ કોઈ જાય ને એવી રીતે માણસ તારા કા મારે છેલ્લા વાર હમણાં દાદા ભગવાન છે ભાગીદારથી ભગવાન તરીકે વચ્ચે ભાગીદાર ભગવાન છે હું ક્યારે બોલી છું તું બોલું ભાઈ આગળ બોલાવ બઉ સારામાં ત્યાં ક્યારે ચાર મહિના માં કે જગ્યા આપડે પતી રહી ચાર મહિના માં આવે કારણ કે આ કાળની અજુપ્પી અજણ આવી અજુપ્તી કે ને ન એ આખું પુસ્તક જ પેલી બૌદ્ધ કળા અને એ જ છે એનાથી એમાં એક એક પ્રસંગ વર્ણન કરીને એટલે રોજિંદા પ્રસંગો વર્ણન કરીને જ્ઞાની દ્રષ્ટિએ એ પ્રસંગ નું આખું છે એમાં પ્રસંગ સામાન્ય હોય પ્રસંગ સામાન્ય હોય પેલો પ્યારો ફૂટે છે પણ એ પ્યારો ફૂટે છે એની પાછળ છે સેઠ ને કેવા પરિણામ થયા સેઠાણી ને કેવા થયા સેઠાણી ની છોકરીને કેવા થયા નોકર ને કેવા પરિણામ થયા બાબા ને કેવા પરિણામ થયા જ્ઞાની કેવા પરિણામ જુએ છે એટલું બધું એનું નોકર હોય પછી સેઠે કેવી રીતે નોકર વ્યવહાર કર્યો નોકરે કેવી સેઠ કેવા અભિપ્રાય ઉભા થયા એક ચાલક પડે છે ચાલક ફૂટે એની પાછળ આખું બધા પ્રસંગોના બધા એન્ડલથી વાત થઈ રીતે પેલો અજંકો થાય ને કડાકો થાય એટલે એ પુસ્તક એ વાંચે ને કોઈ પણ માણસ ચાલો પડે ત્યારે જૂની નહિ હતી વ્યવસ્થિત જ્ઞાન એને ના કેવાય જોઈ ના શકે ને હા એ બધું દેખાય ને એક જ દેખાય આઠ તારીખ તું સમજે ગાડી જ મારા નીકળી ગઈ ધરામ કાંઈ નું કાઢી જોઈ દેવાનું તારા બાપા કોણ તારા છે જતો હમણા વાક્ય વાંચવામાં આવ્યું અક્રમ વિજ્ઞાન એટલે એને તમે ગજુ કાપે ને તમે ક્રમિક માર્ગ એટલે શું એને કાપ્યું એને ગજું કાપ્યું અને મારું કપાયું અને અક્રમ વિજ્ઞાન એટલે એને કાપ્યું નથી મારું કપાયું નથી મારું કપાયું નથી બદામ બનાવી ચાલ બદામ બને બદામ પૂરી બનાવી જોઈ જોઈ લીધું ગમત કરશે ભાઈ ત્યાં ઉડા હારું બધું આપણા બધા બહુ વાત કર્યા માટે કામ થાય છે તેના હાથ ઘેર ઘર છે છોકરી નથી હોય દાદા ગમે એવા તમે ગાય માંચા બચ્ચા ને બચ્યો એટલે ધંધો કેટલો ધંધો બચ્યો નો અને કચ્યો નો આવો આવો આગળ આવો ને આવો ને જયારે આઠ કલાક આઠ કલાક એ લાગે તો દોઢ કલાક જોવા જવું શું થાય જાય ના રહી માં રહી ના જુ રહી આવું જોઈએ બાર બાર મને આપણી જોડે પડી જાય નહી પડી રહ્યા લીધી ના પડી જમવા દેજો પછી સરહજ થઈ પછી દરેક મેં એક હૈદરાબાદ હૈદરાબાદ અમા આ બધા થઈ જાય અહીંયા આગળ મજબૂતી કઈ લીધું હોય તો બધું ઉજવાડી નહીં થતી થઈ ગયું હોય તો હજી તોડી જાય પણ પછી ઉદય પછી કામકાજ નહીં તમે બરોબર થઈ ગયો ના બરોબર નહીં માંગો તમારે થઈ જુદા મે સે બં રાખ્યું પાછળ પડ્યું છે જાત્રા ગયા થાય એમને નહીં ભરાય ને સાથે શું થયું કાલે આ સંસારો થઈ જાય પછી એમ શું બહાર એટલો બધો કુસિંગ છે કે દુકાન માં જોઈએ તો કુસિંગ કરી જાય નિરંતર નિરંતર થોડી વાર પતિથી વ્યસન પતિ જતી એ જ રીતે કઈ કાર્યમાં પડ્યા એ લક્ષ ના આવે અને કાર્ય બંધ થઈ લક્ષ આવી જાય હું શુદ્ધાત્મ લક્ષ માં રહ્યા કરે ધ્યાન રહ્યા અને એકાદ રૂમ માં બેઠા તો અનુભવ અનુભવ વૃક્ષીઓ જય સત્ય જાણવાની સમજના ગુણધર્મ છે બધા શું ચેતન ના ગુણધર્મ ચેતન ના ગુણધર્મ ઘણા ગુણધર્મ જાણે બધા એ ભેદ વિજ્ઞાની જાણે આ ચેતન આ ચેતન કરવા માંગે આ તો મિકેનિકલ ચેતન છે આ મિકેનિકલ ચેતન મિકેનિકલ એટલે કે પાવર ચેત પાવર હો પાવર ભરેલો નથી ભરેલું પાવર ભરેલો પાવર સેવા ભરેલો છે આ પાવર સેવા ભરેલો છે તેમાં ભરેલો છે આ પાવર આ બેઠી પર બનોતર કાઈ ન બેઠ્યો છે ને તે પાવર ભરેલો છે હા ખાલી પાવર એક માત્ર આ બધી કેઈ છે અને આને ખતર જગતે માનુ વાત કે સંસને ઓને ઠીર કરવાનો છે ને પણ એક રન છે પરમ કોર ધ માતાનો ફાળો કરવા રહે છે કોર માં જેટી કે ઘણો છે પાવર ચેતના ગુણ ના ગુણ નથી ચેતન ના ગુણ નથી પણ પાવર ચે ચેતન છે એના ગુણ હવે આપણે ભૂલી ગયા તો કરીએ આપેલી ભગવાન આત્મા જાગૃતિ ભોગ મેળ તો રડવાય ના રે નિરાંગલ માં નિરાડવાડ્યા રડવા નઈ થી શાસ્ત્રી કાર્ય સંસ્થાની ઉપાધિ માં સમાધિ સંસ્થા હિંમતભાઈ નો તમે હિંમત થી શું દા હિંમતભાઈ શું કરે છે તમારે છે મંજરી શું થાય છે એ બધું રહે છે ભવિષ્ય નહિ ભવિષ્ય શું થાય છે કાલે મારું આ વ્યવસ્થિત શું કે ભૂતકાળ ગયો ભવિષ્કાર તમારે રેવાશે ને હું કહી ગયું ભૂતકાળ ગણ તો વર્તમાન વર્તમાન વર્ત સદા તો જ્ઞાની જગવાન ભડકડ વાળું ના હોવું જોઈએ પેલા પણ કનિક નવા માર્ગ જ્ઞાન નથી આગળનું શું થશે ભડકા કરો આટલું ચિંતા જાય ચિંતા એને જાય નઈ કનિક માર્ગ છેલ્લો જ છે જાગૃતિ વધી ગઈ બધું નથી રહ્યો નહી આપડે જ્ઞાન આપ્યું કે આ કલાક જે કામ કરતા હતા મારે રોજ બે કલાક આવું છ કલાક શાહંકાર અહંકાર ને વાંકે બુદ્ધિ કહેવાય વડાપ્રધાન જે પૂછી આપડે કેવી રીતે કરે અમારે રસોઈ કરીએ શાકભાજી સમારી આવું બધું કરીએ કામો કરીએ એટલે એમાં દુઃખ બધા જીવો હોય ને બધા જીવો કસાય કસાઈ ના જેવો પાપ કસાય જેવી ઈચ્છા નથી કોઈ તેને કસાય કાઢો શું કે માણસો મને કે આ લીલોતરીમાં તમારી ભગવાન લીલોત્રી કસાય છે એના જે નહીં કરવાનું એ જાળ છે ને પેરું રહી જાય અનંતો ને ભગવાને એટલું કહ્યું કે દીવાત માં હાથે જો કોને એ જે જીવ તમારા ત્રાસ પામે છે તેને નામ આપ્યું કે તમાર થી ત્રાસ પામે છે આ શંખ નો જીવ હોય આ થયેલ થઈ લેખ નો હે આ કીડી ના આધારે જોઈ લેજે મંગળ ના આધારે જોઈ બે ત્રણ ઇન્દ્રિયો ચાર બધા જીવો કરી ત્રાસ પામી જાય અને એક ઇન્દ્રિય જીવ આધાર એને દુઃખ તો ત્રાસ ના પામે આપડે ત્રાસ ના પામે કારણ કે છે અને આપડે આ ઘઉ જીવો જ છે પણ આપણે ઘઉં લાવીને નાખી ના જાય એટલે ત્રાસ ના પામે એક આવ પામે તેને ત્રાસ ના આપશે એવું કહ્યું ભગવત ને હે આવતી જેમાં જીવડામાં જાય છે એમ થાય અરે એ તો હું દઈના એક વાંચી નાખ્યું જીણું કેટલા જીવ બચ્યા હું ખોરાકતા થાય ને મગરિકતા થાય ને ઘરમાં કટાય છે આત્માનું જ્ઞાન પોતાનું ખબર છે જ્ઞાની પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય કયો બોલાય બોલાય નથી પછી પાપ દોસ્ત તો બઉ લાગે ને તો એનું શું કરવાનું કોઈ જીવ ને મનમચન કાંઈ થી દુઃખ નહી આપવાનું કહ્યું કે એકેન્દ્રીય જીવ બરોબર છે પણ આ તો ભણકેને આ બધા જીવો છે અમુક પ્રકાર નો ખોરાક ખાવો જોઈએ વાદા ઉભા ના થાય ખોરાક ના ખાવો જોઈએ અને બઉ ચોખ્ખો લાગે છે તત જમી રહ્યા આવેફ થયું થઈ રહ્યા વાંધા ના ચતક મારવાની જગ્યા ના રાખી છે અમારું ખાવા પીવાનું ધામ હશે તો આનો જન્મ લઈ શકે છે અમારું ખાવા પીવાનું તમારું ખાવા પીવાનું ધામ નહી હોય તો એ તો અસિભા બઉ ચોખું કશું છે નહિ નઈ તો બધું આ મે નથી તો જ નથી જ્ઞાન તો પડેલું છે ને જ્ઞાન તો અંદર હોય જશે ને આઈડે આ તો એ કેટલાક સાધુને બધા છે એમાં કરે છે શું કરે છે ભેલું કઈ થાય તો કઈ હા તે વસ્તુ ધ્યાન જુદી જુદી ખાવીએ કરવો રાત્રે અંધારામાં અંધારા મોડામાં ચિકન ગાંધે ચિકન અને શું થાય આપડે શું તમારા મોડામાં છે તો તમે શું કહો અંધારું હોય ઇલાય છે બરોબર વટાઈ નથી પણ પછી તારો છે મય છે તે આપણને તો જીખન પડે એટલે આ લોકો જે થાય છે ને એનાથી એમને શું લાભ થાય છે કે જીભ લખક નથી કરતી સરસ છે તે તમારે કહે છે એની પાસે કેવું ચિકન બરોબર પ્લસ માઇનસ પ્લસ માઇનસ કર્યા જ કરું શું કર્યું અને છે જોડાઈ દેવાનું એની ભણેલાઈ દેવા આવડી હોય એટલે જ્ઞાન થયું જેવી કેરી જેવી હોય કેરી કેવડો જ્ઞાન આકાર થાય જ્ઞાન નો આકાર કેવો થાય જેવળો નાનાકાર થાય છે તમે લખ્યું જોઈએ અને તે જ્ઞાનાકરો નું જ્ઞાન એ જ વસ્તુ નું જ્ઞાન હોય તો વસ્તુ કેવા રહી જાય એવું તમને કહે અને તે જ્ઞાનાકારો જ્ઞાન તમે શું આમાં જ્ઞાન ના જે આકારો થાય છે ને જ્ઞાન ના આકારો જ્ઞે મુજબ જ્ઞે મુજબ આકારો થાય છે તો આપડે વસ્તુ ને બદલે આપણા જ્ઞાન જે આકારો છે એને જ જાણીએ છીએ ને आपने आ, तो वसी केम जो आपने एक तुम माराई जाओ अत्य दृष्टि तेजर मानो તમારી પેલી આજ્ઞા છે ને પેલી આજ્ઞા એ બરોબર હજી લક્ષ માં બેસી નથી એનો એ મુજબ જ એના એના મયે જ રેવાય છે એ ભાન નથી વરતું ચૂકી ગયા હતા એવું ભાન વરસવું જોઈએ ને શુદ્ધ આત્મા નું એ તમે અહીંયા હારી જવાય છે તમારે ભૂલ સુધી વાત ના લાગે હા પછી પછી મજબૂત આતંકી હોય નઈ આશક્તિ શું નામ તમારું ધીરુભાઈ ધીરુભાઈ ધીરુભાઈ ધીરુભાઈ આતંકી હોય તમે સુધારતી આ તો એવું છે કેટલાક પૂછ્યા છે પછી અહીંયા આગળ સત્યમાં આવતા નથી મોટા મોટા શા આવે છે આખો દાડો રાત પહોંચાડતા એ આ જ્ઞાન કર્યા પછી મન મનને જ્ઞેય થઈ ગયું મન એટલે મન ખરાબ બોલે ખરાબ વિચારે તોય જોવાના છે સારા વિચારે તોય જોવાના છે મન ન્યાય અપચાર આવે શું છે આનાથી બધાને બગડી જાય છે અહીંયા આવે નહી પૂછે નહીં મનમાં ખરાબ વિચાર આવે તો એ જો જાણવા નાખે સારા આવે તો એ જાણવા નાખે શું છે ગાડીમાં આવીએ કોઈ જગ્યા ગાડી અડેલી દેખાય એટલે અમારું મનમાં કે એક્સિડન્ટ થશે તો શું કહે તારા અમે કહીએ કે તારી વાત બરોબર છે અમે નોંધ કરી શું કહીએ तो आगे मन में जे आव खराब मन ने ज्ञ ब આપડે જાણવાયું ધીરુભાઈ ને જાણ્યા કરવું એ દાત્મા શું કારણ કે કરનારો અને જાણનારો કેવો હતો બે ધારા જાણ્યા ધારા એ અમૃત અને કરવાની ધારા એ વીસ ધારા છે બે ભેગી થઈ ધારા ચાલી ને એટલે આપણે શું થયું બે ધારા ને જુદી પાડી દઈએ આગ્રહ ધારાજી અને આવી રજા થાય તે અંદાડે એટલે સમજવું પડે મારી પાસે આવી તો વિજ્ઞાન વિજ્ઞાન દેસો નહી શું બઉ સમજ્યા છે એટલે મગ નહી છે શું છે બરોબર આવે કારણ આશક્તિ હોય નઈ આશક્તિ આશક્તિ કેવી અના અનાશક્ત કેવું આ ફક્ત ધીરભાઈ ડિસ્ચાર્જ એટલું થાય ચાર્જ ના થાય શું થાય ચાર્જ ના થાય ચાર્જ ના થાય હું કરતા હતો ચાર્જ ના થાય બરોબર અને લાગે પડી જશે તો પાંચ આજ્ઞામાં વિજ્ઞાન છે કેવું પડે એવું નથી હવે ઇમત બની કે જેટલા લોકોલા થઈ જાય તો આમાં લાંબો આવી સર્ક માટે છે ને તમારા તો એમતભાઈ દેખાય એટલે આપડે આમ કઈ ખબર થતો હોય અમે ચેત આવી ગઈ ગબરાયું એમ પાત નીકળે છે પાંચ લાખ સરકત જ નથી આવ્યો આ કર્યો બહારી